फर फर अक्रमान फरक पड़ता तो पी थे दादा कि भगवान आ चीज पड़ी अगर दादा विश्वास हो तो दादाए आ તે જ ખબર નથી ને બધા થયું છે આ જગત માં કોઈને કડાપો અજંપો ના જાય બરોબર છે કડાપો અજંપો ના જાય કડાપો અજંપો જાય તેને ભગવાન કે ચિંતા ના જાય આ જગત તમે જે વાત કરી આ કડાપો અજંપો છે ત્યાં અમારો ક્રોધ છે ઈ કઈ સમજ પડતી જ નથી હોતી માણસ આજે એક ગુસ્સો આવે છે મન ના પરિણામો કેવી રીતે હિંસક ભાવ કોને કહેશું આપડે આવે છે ને બરોબર છે તમને કઈ ગમતો નથી ને એટલું બધું કર્યું છે મારી જોડે જોયે તો બધું હં જાય ભાવ નાને ના હોય ક્રોધમાન માયા લોભ આ લોકો ને ખેર એવી ભગવાન જગ્યા ની ગયા જે હાલ સાચા પડી ગયા છે એને થોડું થોડું નુકસાન થાય નથી કચું સમજવા કાળ ના જો આત્મ ભાગ ના જાય ના પાંચમા હાડ માં હાથ મરે તો આપવાયા છે મરણ તોલકાજી રહી છે એટલે જગત થી સહાર બેસો એને કઈ તારે જયારે ફાતો હોય તફાટ થઈ હું હું જુદો શું બાબુ મારું તાર શું લેવા દેવા દેશ ની કાળજી રખાતી હોય તો ફાટી જઈએ હમણાં જુદા શું જુદું સીધી રીતે રહેવું હોય તો રેવા દઈ નહીં રેવા દે પણ હા પછી તારે તારી પાસે કઈ કોમ લેવું આમ તો મુખ્યા હતા ન્યાય થી જોવા જાય ન્યાય થી ભગવાન ની ભાષા જગત ભાષામાં તો એમ જ લાગે કે જગત ને બાહ્ય વસ્તુ જોવાની હતી નાસ્તો ને રોગો બધા થયા છે વિશાદ થી ઉત્પન્ન થાય છે અને જ્ઞાની ઉપર ને આનંદ થી બધા રોગો બધી મટી જાય પાસે હાજરી જ આનંદ થઈ એ વાત વાત ભયંકર કર્મો જેમ જ્ઞાની પુરુષ નો મુખાર ને જોતા લોકો ને પાક દોઈ જાય છે એવી રીતે આ હાજરી થી અનંત કર્મ બધા ભક્મીભૂત કરી નાખે વેદની કર્મ ઉડાવીને લે કેવું વેદનીય કર્મો કોઈ વિડુ કે કોઈની આખ ની હોય આ પુનાય લઈ ને આવ્યા એટલે મારો કહેવાનો બાવી પુનાઈ ને આવ્યા હોય તો કામ નું આવી પુનાય જો હોય કોઈ નહિ નહીં પાસઠ હજાર ગોંધી ની વાત ચાલતો ગાંધી ને બોલવા લાગે જવા બોલાવા લાગે ઇન્દિરા બોલવા લાગે જેની વાત આવે ત્યારે તેની વધી છે ને બધી અને તેદાર્થ બિલકુલ એ એક દીવો કેવારુદેવી બિલકુલ નહીં જીવ નહીં ઇન્દિરાની વાત નહીં ઇન્દિરા ને બચતો ફરે જવાન ની વાત કરી જવાન બચતો ફરે જે હાથમાં આવે તો બચું ફરે તમને લાગે છે કોઈ રસ નહી ખરા રસ પડેરા માં વિરોધ માં રસ પડે મોરારજી ની ફેવર માં રસ પડે એમને કોઈ ફેવરેબલ નથી અનફેવરેબલ નથી સમજ ને વિરાધના નહીં એટલે આરાધના નહિ નિરાધરાય નહીં સમજે આ તો એકની આરાધના હોય ને એ બીજાની વિરાધના વિરાધના બધા દાડો બચવા કરે આખો દાડો બચવા ભર્યા કરેપર વોશિંગ રાત વડે કઈ બસવા બરાબર એવો અહંકાર મોડો બધા માં ભરે અને એ બધા ભરતા હતા એ ભરવા લાગે કે બધા ભરે છે કે ભરવા લાગે બધા યાદ આવ્યા દાદા યાદ આવ્યા તામાં મગજમાં ગુરિયું આવ્યા કરતી હતી પછી એક વખત એમ થયું એમ બોલ્યા છે કે આ તો વ્યવસ્થિત છે બધું કે ભાઈ તું ના આંકડો ચુકામ નખા કીધા કરા કે આ ઇન્દિરા ખરાબ ને મુરજી હારો ને મગજમાં આવા કર્યો બાકીગાર હો વિતરા ના દેવાથી પણ આ નહી લેવા દેવા બચકા ભરવાની સાથે કોઈ મતલબ નથી લેવા જેની સાથે કોઈ મતલબ નથી લેના નથી લગભગ તમને બચકા ભરેને આમ બચલું નથી ભરે કુતરા એવું ના ભરે અમુક એક માણસ ને જુદા બને આગળ આગળ પર કયું ફરાતું નહીં જ્ઞાન આપણું કઈ ફરી જાય મારું જ્ઞાન લઈને પણ તું કંટ્રોલ માં આય સંયમ મોક્ષે ને આ જેવું હશે મોક્ષે લઈ જાય એવું છોડ્યા પછી પાપુ કરે છે આ જ્ઞાન નિશાન ચૂકે એવું છે આ કેવું છે નિશાન ચૂકે દે સંસ્કૃત માં ભાષણ થયું જેવા જગત બોલ્યા કરે છે એને ભાષણ કેવાય શું અને કુતરું ભાષણ કરતા ભાષણ કરતું હોય બસે તેવું કુતરાખે ક્યારે આપને દર્શન કરવાની અંદર એટલે આ રેકોર્ડ બોલી રહી છે ત્યાં ના રહી છે સમજુ લોકો ગમે તેમ લોજિક ના પા હું શ્રી કૃષ્ણ છું એ ભાન છે તો બધી આત્મા ના આવે આત્મા નું ભાન પછી શ્રી કૃષ્ણ ના હોય તમે ભાન શરૂ કરતો છે જાનુ બાને શ્રી કૃષ્ણનું વર્તાય છે કે તમર આત્માનો બંધ રહે છે. બંધો અમાર ગાય હોળ પડ્યું. મુજરો દેની, ઇજાવળો રાળ દેની. સાડી પાણે કરી. બો મુજરો કેનો દે. ભગવાન કેટલા કેટલા ની કાળજી રાખે છે કાર્ય અને મનુષ્ય નિરાશ્રિત છે શું છે અને આ જાનવર બધા આશ્રિત કેવાય દેવ લોકો આશ્રિત અને મનુષ્યો જાનવરો આશ્રિત ઘરગતિના લોકો આશ્રિત કરતા તો આ માનુષ્ કર્યું પૈસા શું કે છે આ આ જે કરે છે પોતાની વારે કરી લે છે તો જે કરે છે ત્યાંથી અમે દૂર છીએ એટલે મનુષ્ય નિરાશિત છે આ થોડાક માણસો ભગવાન ઉપર હાપી ને બેસતા હોય એવા તો બઉ જૂથ માણસો છે બધો માણસ છે ભાઈ વાપી ને વિશ્વાસ મુકાયેલા કે નહીં ભગવાન અમને જોય ની મોદો થાય નહી ત્યારે ડાક્ટર ને કે મને બતાવજો ભગવાન ને ગોધા નાખે મને ડાક્ટર ને કે મને બતાવજો ભગવાન ના કે આપડા મનમ થાય તો ખાતરી નથી મનમહસી ડખો થાય તો ખાતરી નહીં વાપી અન નામ કેવાય કે રાત્રે સુઈ ગયા હોય કેવી રીતે અજમપો ના રે અને તેનું કાર્ય થઇ જાય બઉ વિશ્વાસ જ નથી લોકો હું કરું હું કરું શું કરું શું કરું આખો દાડો કેમ ગમેડ્યો પૂરા કુદ કરે ગમેડ્યો જગત માં કોઈ ને છે નહી જવાની તારે ખબર પડે કે મને ડાક્ટર ના અટકી હા તો બધાને અટકી જાય માટે એમની શક્તિ નતી એ પુરવાર થયું એટલે હતી નહીં ડાક્ટર મેં બોલાવી ને ફુવાડી બધા બધા ભેગા કર્યા વડોદરામાં ફુવાડી પછી સંદાર શક્તિ નથી હૃદય ભગવાન ને મળવાની ઈચ્છા થાય છે કોઈ તારો પર ઘટ કેવાયું ઘંટ મા બાર્યો શકાય એવો નથી એવો છે એવું લખ્યું છે એ આત્મા ઘડિયા દેવો છે આત્મા પોતે પરમાત્મા છે શું છે અને એજ કૃષ્ણ છે એજ મહાવીર છે જાણવાની મને માથું પોબલ થઇ જાય આવું છે આ રોગ ને સી રીતે લોકો પકડે આ બધા રોગ તો ઘણા ખરા બધી જયારે વધારે પડતો જોઈએ ખોરાક મર્યા કરે છે અને બેઠા બેઠાનું જીવન છે તેને આ બધી પહોંચે છે થાય તો તો તો આપણે આરામ હા આનંદ અલૌકિક છે એટલે તો અમને જો તો પાપ ના થાય અને પછી આ આ અલૌકિક આનંદ ચાખે ને તો હાથમાં પગમાં વિજા બધા દર્દ બધા કે સાફ થઈ જાય ઘડી જ્યારે બધું હા પોળી જ દે તાકી દે બરી જવાનું બેરવાનું મા કરે તેથી અક્રમ વિજ્ઞાન શું કે ખાઓ પીવો એનો વધો નથી તમને તમારી આદતો ને વધુ પણ અહિયાં આવો શું કયું એટલે અમે આથી રીતે રોગ નીકળવાનો એક આદત પોતે ફેરવા માંગે તો ફરે નઈ ગુરુ ફેરવા માંગે તો ગુરુ આકા ફરી જાય તો ના ફરે દુષ્મકાળની આદતો જે તેઓ પડેલી છે એ ચિત્ત ના આધારે પડેલી છે એ ચીત ના આધારે પડેલી છે જગત નું બધું દેખાયું ઊંધું હોય છે ને તે ઊંધું જોયે પડે પણ જોયેલું હોય તો ક્યાં જાય જૂનું જોયેલું હોય ઉલટું જુનું જોયેલું હોય જોયેલું હોય જોયું એટલે કઉે ભી કઈ ગયા હા આવો આવો વાતર છો તે વધતી જશે શું છે માટે અમે છૂટ આપી કે બધી સવાર જે કરવું એ બધી છૂટ હવે છૂટ નો એવો સમજતો કે લાયસન્સ મળ્યું ગમે તેમ કરો ના પણ છૂટ છૂટ છૂટ આપી દીકરી એમની પાસે શું રહેતું તું મેં પૂછેલું દાદા તમને કેટલા વખત યાદ રહે છે તારા કઈ દીધેલી હવે પછી મેં કહ્યું કે તમને દાદા યાદ રહે છે ત્યારે દાદા મને કેટલી વાર યાદ રહેતો નિરંતર યાદ રહેતા નિરંતર યાદ રહેતા બધું ઊંધું કરતા શું શું ઊંધુ કરતા કોને બધું ઘડું કરે ને તમને સમજાવ્યું કે આ કાર કાલ થી તમારે ફરવાનું ખાવું નહીં નહિ એક જણ કહ્યું ભીડિયો ના આપી સ્થાનકવાસી ગુરુ એ કહ્યું પેલા મારી ઉંમર ના હતા તે આવડો મોટો ભીડો બનાવતો હતો ભીડો ઘેર પાંદડા નો આવડો મોટો બનાવેલો સર મેં એમને પૂછ્યું તમે આવડો મોટો બીડો છૂટા રાખો છો મારા જે છે ચાર જ બીડીઓ પીવાની છૂટ આપી છે મોટો બીડો બનાવી ન તમારું કલ્યાણ થાય છે આ કાર્ય રાખવી નહિ લોકો દાદા ને પાસે મળ્યા ત્યારે કલ્યાણ ની આશા રાખી બાકી કોઈ જગ્યાએ કલ્યાણ ની આશા શોધ નહીં પણ તું આ મારો સપાટપા આવી જા બધી આદતો નીકળી ગઈ અને હજુ એક બે છે હા પણ જગતનું કલ્યાણ તો થવું જોઈએ આપડું કઈ કલ્યાણ થયું એ કહેવાય મારું કલ્યાણ થઈ ગયું દાદા તો પછી આ જગત નું કઈ કરવું જોઈએ તમને કેમ લાગે છે સાયન્ટિસ્ટલ્યા ભાવના કેવી સરસ હવે કશું જોઈતું નથી પેલા તો બધી બહુ પારો નું જોયતું બાકી દુનિયા જેવી આપડે બ્રહ્માડ માં પછાદ ખાવ ને ફરવું ને પરિચય પર રહેવું બધા જ પડતું બોલવું થાય છે ના બોલે બિલકુલ નવું જાય ને આ તો વાદુ વાગવું જ છે પચાસ કેટલાક નો તમે મટી જાય પ્રેશર વાળા ને મટી જાય એવું હતું પ્રેશર વાળા મટી જાય સમથમ કુદવાનું મળે મળેલા હારું કુદેલા મોટા મોટા ઓફિસર સિત્યોતેર દાદા દસ ને દાદા બધું સતત ચિતરે છે બધી આપડે લાભ ઉઠાવી લો ને શક્તિ છે શક્તિમાં, શક્તિમાં, ધીરે ધીરે પરિચય કરીએ તો અને નજીક નજીક માં વસ્તુ છે ભાવિ નજીક નજીક મીઠા મીઠો ભાવ છે એનાથી ઊંચી સત્તા છે એનાથી ઉચ્ચી શક્તિ વસ્તુ એટલે જગત તો ઉદય ભાવો પડેલું છે ઉદય શક્તિ માં ઉદય ભાવે ઉદય માં છે જગત બરાબર બધું બગડી જાય ની પાત ભાડા પાસ થઇ જાય ને તને એક છે શું ચારિત્ર મોક ચારિત્ર છે ચારિત્ર મો તે સમ્યક ચારિત્ર છે શું સમ્યક ચારિત્ર છે સમ્યક ચારિત્ર માં મુક્યા સમિત્ર સમ્યક ચારિત્ર છે ચારિત્ર મોહની સમ્ય માં ચારિત્ર મોહની ને જે જ્ઞાન જુએ છે ભૂપટ પીડાય भूपद कोई बात करे जुओ। ते जुओ्वास भूपद विश्वास करेप्री कहो चारित्रमज पड़े तो आएने की बोली शायद के गजबी स्थिति एक क्षण वा सौभाग एक क्षण वार शांति ने पानेता અને તમને તો કઈ સ્થિતિમાં કે તારે રાતે ભયંકર શાંતિ માં સમજવ પડે તો બાબા ને હાથમાં રત્ન જાય એવી રત્ન ની બહાર નીકળ્યા જ નથી નીકળ્યા પણ આ કપાઉ ના પ્રતાપ થી એ ત્રણે જણ શંકીત તે શું થાય છે બીજા ને શું સમજાય છે જેમ કોઈ માણસ દુકાને બેઠો બાપની સાપ ની દુકાને અને એકદમ ઉછારો આવી ગયો ભાવ નો અને ખુબ પૈસા કમાઈ ગયો તો અનુભવ થયો શાંતિ એટલે કસાય રહી જ થયેલું નહીં ભેજ કસાય માંથી પરવા રહેતા રાખ કસાય માં આવે રાખ કસાય એને જગત કસાય ગણતું નથી શું કેવાય છે है, के रा कछाय मूर्ति भाई कसाया ज्ञान चारित्रम जुए તે જ્ઞાન સમય ચારિત્ર છે ચારિત્ર મોહની ને લોકો જોઈ શકે નહી ચારિત્ર મોહની લોકો ને હોય નહિ જગત સાધુ સંન્યાસી ચારિત્ર મોહની ના હોય ચારિત્ર મોહની આપણા મહાત્મા જ ફક્ત હોય બીજે બધે ચારિત્ર મોહની ના હોય તો મિથ્યાત્વ મોહની હોય કે ચારિત્ર મોહની હોય તો પછી મોક્ષમ દ્વારા તૈયારી થઈ ગઈ એને ચારિત્ર મોહની ઉત્પન્ન થાય ને એ તો મોક્ષ દ્વારા તૈયારી કરે આપણા સાધુ સંન્યાસો આચાર્ય બધે મોહની ઉત્તમ સંકેત થાય ચારિત્ર મોહની ઉત્તમ થાય ચારિત્ર મોહ ની ઉત્પન્ન હા ચાર થી ચારિત્ર મોહ શરૂઆત થાય ત્રણ થી ચારિત્ર મોહ કહેવાય નઈ ચારિત્ર મોહ તો સંકેત પામેલા ભાઈ પામેલા ચારિત્ર મોટું દર્શન મોહની ગયું ત્યાર બાકી સુ ચારિત્રમો એટલે મિત્ય મોહની એક મોટી રકમ છે જેમાંથી દર્શન રકમ બાદ કરીએ મોહિ ચારિત્રમો ની બધા ટકા નથી દત્તર મોહની બહુ મોટી હવે આ બધા આ ચારિત્રમો ની ક્યારે જગત પામે તમારી વાત કોઈ માને આવું સંસારમાં બેઠા બન્યું નથી સંસારમાં બેઠા બન્યું કૃપા એક્સેપ્ટન કે એ જ્ઞાની ગુરુ જેટલા સમય દર્શન પ્રભાવ દેવ ને જે સમ્યસન આત્મા નો અનુભવ એ કે જે કૃપાળુ દેવ ને જે જ્ઞાન હતું એ સહાય દર્શન હતું એ બધું ક્ષયુક્નું વેદક સુધી પહોંચી ગયું સહાયક થતા પેલા વેદક સમય ક્ષયુક્ત પૂરું થાય અને સહાયક આવે નહી બે વાર આવે નેક દર્શન એક વાર જી એક ભાવી શકે પ્રતિવેદક થઈ ગયું વેદક એટલે તૈયારીઓ કરી રે વેદક વેદક એટલે બઉ કષ્ટ આપે હા સંકેત હોવા છતાં સારું હતું પોતે ઘણા વખત એમનું સંકેત લોકો એટલે બંધ રાખી એમનું હા પણ કયું કાળ લોકો કકડાટ કરે લોકો વિરાધના કરે એવા લોકો છે લોકો ને કશું બહાર નથી ચાઇ જ ની કિંમત કે નથી હિસમ કુસમ શું હોય છે તે જાણતા મુશ્કેલી કુસમ સમિત રહે નહી વધારે અડતાલીસ મિનિટ થી વધારે રહે જ નહીં